આપડે આપડે પાછા સમજ પડી ને વાત ગૌતમ સમજ પડી ને વાત ઠીક થાય તો બધું ક પાછા તો લઈ લેવા નહી શું કરવાનું પછી લોકો જતા નહીં પણ એની પાસે રડવાનું નહીં શું કયું અને કકડાટ નહી કરવાનું કકડાટ કરી રવ ધ્યાન આવડતું ધ્યાન નહી કરવાના ખરે એટલે આપડે પછી આપડે ગરબા જઈએ તો રસ્તામાં પોલીસ ગેતા આવે તો ત્યાં આગળ કહી દેવું કે ભાઈ અમારું ગજુક પૈસા બે હજાર ડોલર ગયા છે તે કેશ ન દી લો અને પછી આપણે ઘેર જઈએ તારે રસ્તા મન તારું ખરું ને તે બૂમ મારે ઓહો તમે તો વ્યવસ્થિત કહેશો પણ કાલે પ્રાંત બારસો ડોલર આપવાનું તેનું શું કહો છો મન બૂમ ના પાડે એટલે તારે સમજી મન કશું આપશે નહીં ને આખી રાત જમ્પી નહીં આ રેજે ને આ દાદાના જ્ઞાનથી જે ભેંપ્યા તે આપે નહીં ને કશું ગોદા મારી મારી કરે એટલે આપણે ઘેર જઈને શું કરવાનું બેનને કહે સતનારાયણ પ્રસાદ જેવો શીરો બનાવો હારો કરીને અને દૂધ નાખીને અને જરા ભજીયા એ બધું બનાવો એટલે ઘરના બીજા માણસો થાય ભરત ને કંઈક કંઈક કમાયો લાગે છે એમ ને એટલે આપણે પછી હા ખૂબ અહીં સુધી જમીન ખાવાનું ખૂબ જમીન ને અધ્યમ થશે પાકી મારી લઈશું પેલા ધરાવતી ખાવું ખાઈને ઉઠીએ એટલે કે પાન બાન ખાવ કે છે તકે પાન મારે નહીં મારે તો આવું ઊંઘ આવશે કે છે ખૂબ ને એટલે શું થયું ઊંઘ આવવા તે જઈને ખુઈ ગયો રાખી રાત ઊંઘી ગયો પછી મનસુપ થઈ ગયું મન ચૂપ કર્યું અને રસ્તો કાઢ્યો શું કહ્યું આખી રાત મન ચૂપ રહે ને ઊંઘી જાય ત્યારે હવા માં ઉઠ્યા હતા પોલીસ વાળા હોય પોલીસ વાળાને કેમ શું થયું ભાઈ ટકા આ ગયો તમારો આપણે કહીએ શું પકડી શું થયું ત્યાં આખી રાત રમી રમ્યાનો દારૂ પી ગયો છે એટલે આપણે શું કહીએ ભાઈ કઈ વધ્યું છે સાડી પચીસ રૂપિયા વધ્યા ડોલર વધ્યા છે અને સાડી પચીસ છૂટા છે તે પંદર પોલીસ વાળા ને આપવાના તમે ચા પાણી કરજો અને સાડા દસ કિલા આપવાના કે એને માઈ ઠોકી લઈ લીધું એક વાંધો એક વાર ચાપી વાળો રાખ્યો એટલે ભાઈ કે આ હજી જેમ ખાજે તો શિકાર ના બોલે તો હજી સમજ પડે ને ખાતર પાછા પણ આઠસો છે ને તે અંદર લઈ જઈ અને તું આપણા બે બે બેંક ખાતે જમે કરવાના બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને આઠસો મેં મૂકી દેવા થઈ ગયું પતિ ગયું એમ આ જે ઉધાર કર્યા તે આવતા મને બે ચાર હજાર આવશે એટલે તમે વ્યવસ્થિત ખાતે થશે એમ જમે ઉધાર વ્યવસ્થિત ખાતા થયા કરશે સમજ પડે ને હવે આ જ્ઞાન ના જાણતા હોય તો એક તો ત્રણ ગયા તો કકડાટ કરે એટલે આવતા બહુ કર્મ બોતે કકડાટ કરવા ભલે સમજાય અજ્ઞાની બે કર્મ બોતે એક તો બ્રાહ્મણે લખેલા હોય ગયા અને ઉપરથી કકડાટ કરે જુદા અને પૈસા ને હવે શું થયું ત્રીજું પૂરું વ્યવસ્થિત શક્તિ આ બધું કરી લેશે તારો સમજ ને પાણી લાવ હવે વ્યવસ્થિત નો દાખલો બે આપ્યા સમજાવી થોડું સમજાવ્યું છે પ્રેરણા કરશે આપણે જોયા કરે છે બુદ્ધિ શું કરે છે ચિત્ત શું કરે છે અહંકાર શું કરે છે એ બધું તારે જોયા કરું જ્ઞાતા દસતા અને ભરત નું જોયા કરે ભરત કામ કરે ભરત નું માન એ બધા વર્કિંગ ઓર્ડર થઈ ગયો અને જાણું છું એ ભ્રાંતિ જ્ઞાન છે શું છે તને સમજ ને કેટલી આજ્ઞા થઈ એ એ તમને સમજાયું કે ભાઈ આ મોટર માં ઘર કોણ મોકલે છે મોકલે છે નથી આવ્યા ન કોલા સપورا થઈ જવા દો ઓકે આ તમને પાર તમને સવા આવતી હાવું લેક આ દેવસ્તી શક્તિ ઓહ અહંકાર નોલી કંટ્રોલ નાઉ યુ સી યુ ડીડ નોટ ટુ કંટ્રોલ યુ अकॉर्डिंग टू યોર શક્તિ યુ વિલ હેવ ઓલ ધી પ્રોડમાન માયા લો યુ આર શુધા સો યુ ડોન્ટ હેવ નોઉ એની પ્રોડમાન માયા લો સવાર મે તૈયારી કરો જવા કાલ નો દાડો છીએ પરમજી કરો આજ્ઞા હો ગઈ હા કોણસી કનસી રિયલ રિલેટિવ હરકત નહીં આને સમજા દેગે સો નહી આજ રા કલ આપને વ્યવસ્થિત ચલા આપણે બાલુમાં આ જાય એને સમજા દેગે ફર તો તીન હો કે કેટલા ઋણાન બંધવારા કેટલા છે તારા હવે ઋણાન બંધવારા એક જ છે કે બીજું કઈ છે પચાસ જણા તો ખરા પચાસ તો મોટા મોટા તો આપડા બીજા કેમ છો કેમ નહીં રૂડ કે પચીસ હજાર હશે કેમ છો બરાબર એટલું બોલે હિસાબ વગર બોલે તને સરસ બોલી ને બોલે હે ને તોય હિસાબ ખાલી હે તોય હિસાબ સરસ બોલો એટલે પાંચ પચીસ હજાર માસો હોય વધારે ના હોય ત્યાં ઋણાન બંધ છે શું છે ત્યારે ચોપડા ચોખ્ખા કરીએ તો આપણે છોટા થઈએ તો બધા દુનિયામાં હર ચાર અબજની વસ્તી છે બધા જોડે આપણે ચોપડાનું ઘોસેલું નથી આટલા જ માણસ પચીસ કે ચાલીસ જોડે ઘોસેલું હોય તો જોડે નિકાલ કહી નાખવાનો સમજવાય ને ચોપડામાં ચોખડ કહી નાખવા દે એટલે ચોપડા થઈ જાય આપણે છૂટા થઈ જાય સમજ પડે ને કારણ કે સી કરવાનો ચોથી આજને આ કારણ કે ઋણાનુબંધને શબ્દ હું મોટો છે અને ભરત જોડે તારો શું સંબંધ રહ્યો સુધાત્મા અને ભરત ને તારો શું સબંધ રહ્યો ફાઇલ નંબર વન હિસાબ છે ને એ ફાઇલ નંબર ટુ છોકરા થ્રી ફોર ફાઈવ સિક્સ એ સંભાવે નિકાલ કરવાનો છે આ બધી ફાઇલો જોડે આપડે નિકાલશીલ કરવાનો સંભાવ થી નિકાલ કરી નાખવાનો છે પેલા સંભાવ પેહલા શું કરતા હતા કે કોઈ ચીડાતો આવે તો આપણે ચીડે કોઈ હસતો આવે તો આપણે હસીએ આવે તો ચીડાતો આવે કે હસ્તો આવે તો આપણે સંભાવ નિકાલ કરવો છે એવું તમારે મહી દાદારી આજ્ઞા પાડી છે એવું સંભાવ નિકાલ કરવો છે એવું મય રહેવું જોઈએ નિકાલ થાય કે ના થાય તમારે જોવાનું મારું જોવાનું સમજ થોડું ને તમારે શું કરવાનું ફાઇલો સંભાવ નિકાલ કરવો એટલું જ હોવું જોઈએ સમજવા ને આ તમારે મટનમાં ઘરાકો આવે છે ક્યાં ગયા તે બધી ફાઇલો તમારી સમજ થોડી ને એ બધી ફાઇલો તમારે આવે છે ને એ બધી ફાઇલો આ ફાઇલોને સંભાળે નિકાલ કરવો સમજાવી પડે ને આ તમારે બોસ બોસ હોય બીજા બધા ફાઇલો કહેવાય શરૂ કરો એ ફાઇલો સંભાવે નિકાલ કરવો પહેલાં તો બોસ ચેહ હોય તો આપણા મનમાં એના માટે ખરાબ વિચાર આવે પણ સંભાળે નિકાલ કરવો છે એમ કે વિચાર વિચાર કશું આવતો રહી શરૂ કરીને આ ચોખ્ખું કરવું છે એટલે આપણે શરૂ કરો કરવાનું સંભાવે નિકાલ કરવા ચોથી આજના ફાઇલો સંભાવે નિકાલ કરવાનો હવે એને મારે દાખલા આપવું દાખલા આપું ને હવે તારે ઓફિસમાં જવું છે તે બેન ને કહ્યું કે મારી જમવાની થાય મૂક્યો હતો મારે ઓફિસમાં જવું છે બેન કે પાંચ મિનિટમાં આવો એટલે પાંચ મિનિટ થાય આપણે જઈએ તારે બેન છે તે કરી ઉતારતા આમસિધ જરા ખસી ગઈ ઓન થઈ ગઈ તપેલી એટલે આપણા વ્યવસ્થિત વ્યવસ્થિત ઢોરી એટલે આપણે બેન ને કહીએ કે દાદા નથી ને એટલે એ જાણે કે આ તો ડાયો થયેલો રાખે છે આવો હતો જ નઈ કેવો ડાયો થઈ ગયો તો જ એટલે પછી હવે શું કરવાનું આપણે ઓફિસમાં જવું છે એટલે ભાખરી જોઈ આપણે ભાખરી તૈયાર થઈ લઈએ તાજી ભાખરી હતી એટલે આપણે આ ફાઇલનો સ્વભાવ નિકાલ કરવો પડશે ને ફાઇલ નિકાલ કરવો પડશે ને ફાઇલ જોડે બરાબર તો એમને નિકાલ કરવા શું કરવું પડે આ ભાખરી છે તે મૂકવાનો જ્યારે અથણ ઉકાળે એટલું જવું છું કે એનો સંભાવ નિકાલ થઈ ગયો પછી સમજો ને ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો ને? ને બઉ ટાઈમ થાય છે ધ્યાન કરું છું અને બારણા ઉપર બહાર બહારણાથી સમજી આપણા જ્ઞાન થી આપણા જ્ઞાન થી કોણ આવ્યું કે ભાઈ ઓય આયુગે છે એ તો પહેલા જ બોલતો તો જ્ઞાન વગર બોલતો તો પહેલા હા આ આપણા જ્ઞાન થી બોલવાનું તો કોણ આવી બોલે ફાઇલ ફાઇલ આવી પો એમ તો આ કોણે કર્યું કરુગે છે કરુગે ફ્રોમ રિલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ પચાસ નંબર ની ફાઇલ આપડી જોડે મુસલમાન સ્ટોર વાળો હોય સ્ટોર વાળો મુસલમાન હોય પચાસ નંબર ની ફાઇલ આવી એટલે સુલેમાન તારે શું છે તાક મેં તાજે કોથરા ખોંના હતા મહેતાજી પૈસા નહીં હાલતા મહેતાજીને કેમ નહીં હાલતા ત્યાં કે એક કોથળે એસી એસી ડોલર વધારે લખી લાવ્યો ભાવ એટલે આપણે કહીએ કેમ ત્યાં વધારે ભાવ લખ્યા કે ભાવ વધી ગયા છે એટલે મેં વધારે લખ્યા શું કર્યું ને પછી આપણે બેસાડી અને બસો ચાલીસના ઝગડો છે ત્યારે બદલે પચાસ પોણસો એ ના માને તો સો એકસો વીસ પણ ઊંચું મૂકી દેવાનું સંભાવ નિકાલ કે નાખવાનો એકસો વિશે ના મારે દોઢસો આપી નહીં પણ ઊંચો મૂકવાનો કેસ અને પછી ને એમ ફાવશો ને આ તમને વાણીવા ના આવડે પેલાથી તને સમજ બળીને સંભાવ પૂછળું પકડી દે સંસાર ઊભો થયો બધો સંભાવ નિકાલ કે ન ખરો હવે અરે ત્યાંથી આપણે ત્યાંથી નીકળ્યો અરે જોડે પાડોશીમાં ગયો પાડોશી ત્યાં એ ચાલ્યો તે તને ત્રણ કોથરા આપેલા તે ત્રણ ઝઘડો થવા માંડ્યો તો આપણે નોકર એ પૂછીએ કે ભાઈ જો દે શું ઝઘડા છે અહીં તારતો હતો સાહેબ કે છે એક પૈ વધારે આપવું એક પૈ ઓછી નહીં લઉં કે સાહેબ તમે કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ મારે તો ભાવ કે પૈસા છોડાય નહીં બરોબર ને એટલે સાહેબ સમજે કે આ સલ્યો ગણતો નથી શું સમજે રમણમાં એમ કરીને બહુ એ એમ દબડાયો લે આ બધા પૈસા ફેંકો છું જો તું અડજો એ કેવો અડું છે મારે કે છે આમ કહે બધા પૈસા ફેંક્યા સલ્યો ગોઠ્યો નહી બધા રૂપિયા લે ગણી લીધા બધા તો એમ ગણી ગજામાં લઈને ચાલતો થઈ ગયો ચાલતો હતો ને એટલે આ બહુ આમ કરી એ સલ્યાવું ભરે એ સલ્યાવરે એમ તલિયો કે સાહેબ ક્યાં હુકમ એમ ત્યાં હું જોઈ લઈશ તો સાહેબ કેમ મેં બી દેખલું ગયા કે સર એમ પૂરા પૈસા આપણે વ્યાર વધાર્યું ઉર્ધ દેખલું કરે મુસલમ દેખલું ફાયદો ફાયદો કરો પૂરા પૈસા આપીને વેર વધારી પાછું એવું ના કરો ને હવે એવું ના કરો ને એટલે આ વેર ના વધે એવું જોવાનું કલયુગમાં સતયુગમાં પ્રેમથી વેર પ્રેમથી સંસાર વધતો હતો અને કલયુગમાં વેરથી વધે છે સમજ એટલે અત્યારે વેર કોઈ ના બંધાય એ જોઈ લેવાનું પછી સમજે ને આપણે મોક્ષા જવું છે એને કઈ પડેલી નથી દુનિયાની ખબર પડી ને એ બે જવાબદારી ગમે તેમ કરે કે કેટલા કેટલી આજ્ઞાઓ થઈ ચાર આજ્ઞા થઈ ગઈ ને બરોબર હવે પાંચમી આજ્ઞા કઉ છું બેંક માં ખાતું સિદ્ધાર્થ નામ નું છે હવે આપણે શું કરે સુદ્ધાત્માના નામ પર શું કરવાનું કારણ કે શુદ્ધાત્માનો ચોપડો રાખવાનો શુદ્ધાત્માનો ચોપડે શું લખવાનું કે જેટલી તમે આજ્ઞા પાવશો એટલી લખાઈ જશે અને મે થઈ જશે શું થશે સમજયું જેટલી તમે આજ્ઞા પાવશો એટલી એની મેરે જમે થઈ જશે બીજું મારી પાસે આવશો દાદાના દર્શન કરવા એટલું બધું જમે થશે દાદાની વિધિઓ કરવા છે શક્તિ વધશે પછી પુસ્તકો છે એ પુસ્તકો વાંચશો તો જમે થશે પછી એક સામાયિક છે સામાયિક નહીં માસિક છે દર મહિને આવે છે જેમાં દાદાની ફ્રેશ વાણી આવે છે એ છતે વાંચશો તો એમાં જમે થશે સમજ મળે આ જમે થવાનો સાધન બતાવ્યો અગર ભેગા બેસીને અનિલ બિજોડ સત્સંગ કરશો તો એ જમે થશે સમજ મળે પછી ક્યાં સુધી આવ્યું સુધાર્થો ચોપડો સમજાય તમને તમારી સંબંધ માં સમજાવ્યુંટર વાળ સમજવ ને હા એ તો ચા પાડી બધું આયા કરશે બધું આયા કરશે અને મોટર બોટલ ચાલ્યા કરશે સમજબ ફાઇલ નો થઈ જવાનો નિકાલ એ બધી ફાઇલો આવે છે શું આવે છે ભગવતી ચલાયા કરશે ખબર પડે ને તમારે જોયા કરો ભગવતી ચાલશે હવે આપણે અહીં પુસ્તકો જે હોય તે અનિલભાઈ ને કેજો અગર તો અહીંથી અનિલભાઈ એડ્રેસ આપજો ઓકરીદ નું તો અગર તમે જાઓ આવો જાઓ લઈ આવવાનો તો ફ્રી ઓફ કોસ્ટ પૈસા નથી હોતા પુસ્તકોના એક અક્રમ વિજ્ઞાન નામનું માસિક આવે છે તેના પૈસા એકલા લે છે લોકો બાર મળે પચીસ ડોલર સમજ પડે ને એ તો માસિક મંગાવી દેવાનું કારણ કે ફ્રેશ વાળી આ કરવાની ફરી સમજાવે એ માસિક સરે તમારે કાયમના આજીવન સભ્ય થવું હોય તો બસો ડોલરથી આપે છે સમજાવે ને બસો ડોલર એકસો બની જાય એટલે પછી આજીવન એટલે આપણે છોકરાને છોકરાને આયા કરે ફરી સમજાય ટેકો આપવાનો છે ટેકો આપે તો મજબૂત ચોપડી કાઢે અને બીજી ચોપડીઓ આજીવનવાળાને તો જલ્દી મોકલે છે બધા આજીવન સભ્ય થયેલું હોય તેને ભેટ તરીકે વધારે ચોપડીઓ મોકલે છે સમજાવે ને એટલે તમારે જે કરવું હોય તે કરજો પડી ને હવે તું ખરેખર શુદ્ધાત્મા છું કે ભરત છું આવે અને પેહલા તો આપડે પૂછતા હતા કે તું ખરેખર કોન્સ્ટેબલ નામ ભરત જ છું એવું કેતો હતો ને હું ભરત છું પછી આપડે કહ્યું ખરેખર ખરેખર હું ભરત છું ભરત ખરેખર ગૌતમ જ છું એવું કેતાવર શું સમજાયું ને ખરેખર તમે જાણ્યું એટલે ઈગોઈજમ વચ્ચે ઉડી ગયું તમે સમજાયું ને અરે ઇગોઇઝમ જાય એટલે મમતા એની જ જાય અહંકાર મમતા દેવ ગયું આજે શું ગયું અહંકાર મમતા દેવ ગયું તને સમજાય થોડું હવે ત્યાગ થઈ ગયો અહંકાર મમતા અને ગ્રહણ શું થયું એના બદલે જે વેક્યુમ પડ્યું જગ્યા તેના બદલે ગ્રહણ શું થઈ ગયું તો પોતાનું સ્વરૂપ જે શુદ્ધાત્મા છે એનું ગ્રહણ થઈ ગયું એટલે ગ્રહણ થવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ ત્યાગ થવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ આ તમારે કહ્યું ત્યાગ બેગ કરવાનું કે ગ્રહણ કરવા રહ્યું નહીં નિકાલ સંભાવ નિકાલ કરવા રહ્યું ફક્ત સમજ પડે ને જે ખાતા હોય ખાજો પીજ્યો અમારે આવું હતો નહીં સમજ પડે ને ત્યાં સુધી આવ્યું હવે અરે આજ રાતે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કહેલું કે જ્ઞાની ની પાસે જ રહેજો પડી રહેજો આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કહેલું જ્ઞાની ની પાસે જ પડી રહેજો તો પહેલાના કાળમાં તો ઘેરજન કહેવાતા છોકરાને ભાઈ દુકાળ બધા ને હું મારો આત્માનું કલ્યાણ કરી લઈશ કેસે જ્ઞાની પુરુષ આવ્યા છે એટલે એ પહેલાંના કાર મતલબ પડી રહેતા હતા તમારા ગરમ ત્યાં વાઈફ શું કે તમારું તમારું જોડે મારે પાંચ પછી બોલાવી એ રીતે કાલે આત્મકલ્યાણ કરતા હતા અત્યારે એવું પડી રહેવા જેવું છે નહીં તમે હું એ મારી રહો નહીં તો તમારી ફાઈલો બોવા મૂંગ કરી મેળવીએ ગરમ ફાઈવરો આવે ને આવે ભરત છેક નહીં બોવા મૂંગ કરી બોલે ને એટલે અત્યારે આવું એ પાડાય નથી ને કાયદો અમારી જોડે પડી રેવાનો કાયદો પડાયો નથી ને ચુપતા કરવા પછી ભાવિ તને હશે કોઈ હોય છે ફાઇલો સંભાળ નિકાલ કરવા પડશે બધું નહીં કરવા પડે છોકરા છોડીઓ બધું એ બધા હિસાબ ચુકતે કરવા પડશે ને એટલે એટલે શું કરવાનું તમારે કે એને બદલે સબસ્ટિટ્યૂટ આપું છું આ ન થાય આ જ્ઞા તમારે પાડી શકાય એવી નથી એટલે એને બદલે સબસ્ટિટ્યૂટ આપું છું કે જેથી તમારાથી આ કામ પૂરું થઈ શકે બરાબર ને એટલે રાત્રે જ્યારે સુઈ જ આવતા નવ દસ અગિયાર વાગે આંખ્યો જ્યારે નવ દસ અગિયાર વાગે સુઈ જ આવતા એટલે નથી મને પણ જ્યારે સુઈ જ આવતા આંખ્યો અને આ દાદાનો નિધિ ત્યાં સર એવું છે આ દાદા દેખાયા છે સરસ મળી ને આ દાદા દેખાય વાંચમાં અને હું શુધ્ધાત્મા સુધાર્થમાં કોનને સંભળાય એટલું બહાર લુ રક થાય એવું ધીમો ધીમો અભાજે આપણે કોનને સંભળાય એટલો ધીમે ધીમે હા હું શુદ્ધાત્પા શુદ્ધાત્મા શું શુદ્ધાત્મા સુધાર એવી રીતે કોઈ અભા એ બોલતા બોલતા સુઈ જજો સરસ મળી નહીં ભૂલશો નહીં આજ રાતે એમ તરફ સરસ મળીને હું સુધાર્થમાં સુધામ આ વાં મિત્રો દાદા દેખાય જોખા દેખાય તો વધુ નથી બુદ્ધિ નાખે દેખાય એટલે જેની નિધિ ધ્યાસન કરીએ ની એની શક્તિ ડિરેક્ટ પ્રાપ્ત થાય શું થાય એટલે પેલો જોડે પડી રહેવા માં તો નિવારણ માં અને આ નિશન જે છે ને એટલે જેનું નિધિ દર્શન કરી એમની નિરક્ષક્તિ પ્રાપ્ત થાય એને તરત લાભ મળે એમ એટલે રાતે આવું કરીને સુઈ જવાનું ત્યાં એ એવું કરીને હું એની મારે આવી જશે બે મિનિટમાં પાંચ મિનિટમાં દસ મિનિટમાં પાંચ કલાકમાં અડધા કલાકમાં તો પણ ત્યાં સુધી એવું કર્યા કરવાનું અને હું ગાઈ ગઈ એટલે આખી રાત પાણી પડ્યા કરશે મેં ખબર છે ને આખી રાત થયા કરશે સમજ પડ્યું એ ધ્યાન મહી આખું ખૂંચ્યા કરશે દ જે ભૌતિક માં સુખ માનતી હતી તેમાં સુખ માનતી હતી ભૌતિક માં સુખ છે એવું માનતી હતી ને તે મૂળ હાથમાં દશા હતી બહિર્મુખ દશા હતી કેવી હતી બહિર્મુખ હતા એ દશા આખી તૂટી ગઈ અને બહિર્મુખી બંધ થઈ ગયા અને અંતર થઈ ગયા શું થયું અંતરાત્મા દશા થઈ કેવી થઈ અંતરાત્મા દશા થઈ શુદ્ધાત્માની પ્રતિ બેઠી હું શુદ્ધાત્મા છું બેસી ગઈ શું બેસી ગયું શુદ્ધાત્મા છું પ્રતિથી બેસી ગઈ એટલે આજે શુદ્ધાત્મા થઈ ગયા નથી પણ પ્રતિથી બેસી ગઈ ને અને અંતરાત્મા દા થયા કરતા કે સુધાત્મા કેમ ના થઈ ગયા ત્યાં ફાઇલો છે ને તેનો નિકાલ ન થાય તો શુદ્ધાત્મા પૂરા થવાય નહીં એટલે આજે અંતરાત્મા થયા એટલે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ કઈ ગવર્મેન્ટ થઈ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ ઇન્ટ્રીમ ગવર્મેન્ટને શું કામ કરવાનું ત્યાં કે આવે તો ફાઇલનો નિકાલ કરવાનો ફાઇલ ના હોય તો ધ્યાન કરવાનું હા બે જ કામ રહ્યો ચોથી આજ્ઞા સમજાઈ ને એમને ફાઇલ નો નિકાલ કરવાનો તે અરે ગાય બેસો સુધાત્મા દેખાય છે ને મુસલમાનો દેખાય ના દેખાય મુસલમાનો દેખાય ના આત્મા સુધાત્મા તો જૈનમાં જૈનમાં દેખાય વેદાંતિમાં દેખાય વૈષ્ણવમાં દેખાય બધે દેખાય ને એટલે હવે કોઈ મતમાં નારાય આપણે કહેવાનારાય જૈન છું વૈષ્ણવ છું સ્વામિનારાયણ શું કશું રહ્યું નહીં આપણે આત્મધર્મી થયા શું થયું આત્મધર્મી એટલે કોઈની જોડે મતભેદ નહીં આપણે બધામાં આત્મા દેખાય આત્મધર્મી થયા આત્મધર્મી એટલે સધર્મ કહેવાય સધર્મ અને સ્વધર્મ મુક્તિ થાય બાફી કૃષ્ણ ભગવાન નો કહેવાનો અર્થ આવડો સમજાયો કે વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ બીજા બધા ધર્મ પર ધર્મ એટલે લોકો ઊંધે રસ્તે ચાલી ગયું શું થયું એ સ્વધર્મ અને વૈષ્ણવ ને એ બધા પુણ્ય નથી પણ નિશ્ચય ખરેખરો મોક્ષ માં લઈ જનારો નિરંતર સુખ ને આપનારો માર્ગ નો તને સમજાયું બધું વિજ્ઞાન છે તો વિજ્ઞાનમાં ચેન્જ ના થાય અવિરોધાભાસ હોય વિરોધાભાસ ના હોય સિદ્ધાંતિક હોય અને વીસ વર્ષ ના થાય છે કાલે આવી જજો આજે સુઈ જાઓ તો આખે વિચેન દાદા દેખાય અને પછી હવા માં અને ગમે તે ટાઈમે આવજો શું કાલે કાલે શનિવાર પેલા આવીને આઈને પછી આવો એ બધું કરતા રહેજો પછી ફરી આવજો આવજો એમ કરી બે ત્રણ વખત આવડ જેવું થઈ પડ્યું તને ખબર ને કારણ કે સો બસો કલાક તમારે લાભ લેવો જોઈએ પણ આપવાનો છો કે જોડે બધા હા તે બે એક જણા ચાલે પછી તું શીખવા જ દે શીખવા દેવાય અરે વાત નઈ આવીને પૂરું કરી દેવા દેવું કારણ કે ચાલો તારુબ વાંચી એક છે જરા થોડું ચોપડી કાઢો આવે ચોપડી શું કરવા દેખાડે એક જાતનો છે બે ત્રણ જાતનો છે કેટલા જાતના પેકિંગ છે માલ એક જ જાતનો માલ શુદ્ધાત્મા અને પેકિંગ કેટલી જાતનો વેરાઈટીઝ ઓફ પેકિંગ સુગર આ દરિયામાં વિજે બદે માછલા કેલી જાતના માણસો કેલી જાતના જાનવરો કેલી જાતના દેવો કેલી જાતા બધું વેરાઈટીઝ ઓફ પેકિંગ માલ ભેસો દાદા 1 કિલો લે લઈ લે લે ભગવી વિ જયતે હે દાદા ભગવાન તમે ત્રિભુવન નું અવર્ણનીય સમૃદ્ધ સૌભાગ્ય છો સર્વ ધર્મો નો અર્ક છો દેવો પુણ્યશાળી માણસો મૂર્તિમંત પુણ્ય છો પૃથ્વી પરના શોકનો નાશ કરવાને માટે આપના શ્રી મુખ માંથી સ્ખલન પામતી આ તમારી દેવી સરસ્વતી આ જગત વિજય પામે છે તવાહો પૂર્ણ સકૃદુ પગતો દ્રષ્ટિ પદમ તત્પ્ય વિષયનીરસો બ્રહ્મસ્વરૂપ્ય વિષયનીરસો મહાત્મા ભૂતો વૈ નિજમાગો વિહરતી અચિંત આશ્ચર્ય ની વાત છે કે પૂર્ણ સ્વરૂપ તમારી દ્રષ્ટિ માં એક જ વખત આવી ગયેલો વિષય નિરસ બની ને બ્રહ્મ સ્વરૂપ થયેલો તે તે પદ ને પ્રાપ્ત કરે છે अने महात्मा बनेलो स्वरूप ते अचिंत छो तेज कहो हूँ तुलना सकल जन वे तव मुखे વિલોક્ય તગતિ ખલું દુઃખમ શમિત પૂર્વા દ્રષ્ટા તવ વદન મુદ્રાબલવ सर्वजनो द्वारा वंदनीय तार मुख पर रहे मुक्त हास्य जोई आ जगत म को दुख समी जत बन आ मुखमुद्रा अग कदापि जो नहीं તે જો ચિત્ત માં સ્થિર થઈ જાય તો આ બહુ ના સર્વતાપો ને તે હરી લે છે ગુણાતી પદે અમલ તરતે જોવતી પદે જગત કલ્યાણ સહજ કરુણા વિહરતી સહજ કરુણા વિશાલાભ્યામાનયનાભ્યામ ખલુ ફલમ વિશાલા વ્યાં નયનામ ખલુ ફલમ નયાભ્યામાં લીડા परम रणिया परम रणिया अत्यंत विमल तेजस्वी तथा त्रिग्णा पद मैं जगत कल्याण ने मे सहज युक्त वीरो छो परम रमनीय सिद्ध मंदिर दैर्गी નિજમ નિવાસી નિજમહીમ નિર્વાસી તમ પદમ નિરાકાર પરમરમણીય તવ પ્રભો શિવં દિવ્ય સત્યા अमल परिधान त्रिजगत सत्यम अमल परिधान त्रिजगत समय आरंभ सुधी कोई मैंने महिमा अंधकार कल्याण दिव्य सत्य तथा पद नर्णन करताम श्रेय कर નવ્યાસંગસ્મ પતિત જન નિસ્કારણવિદો નવ્યા સંગસ્તેષા પતિત જન નિસ્તાવિદો પુના તે મૂર્તિ યગતિ જાગર્તિ ભગવ अकृत दा, हे दादा सर्वदेव संघो पुण्यशाली कल्याण करवाना उद्योग मा छे परंतु पतितो न उद्धार विधि मा न उद्योग नकली। सर्व ने पवित्र करना सजीवन मूर्ति जागे छे तो हे भगवान आवा आ उठे खड़बड़ी उठेलाओ हसे छे शरद चंद्र सेता शेता बहु शरद्र सवित्री काम तरुणतरक्लेशयती सवित्री का तरुणतरक्लेशय अहम मल्यक्षा दवनितल जा नरय वयं सिद्ध लक्ष्मी मम र